આત્મા એ વખતે શું કરે છે પ્રતિષ્ઠિત આત્મા લોકોને દેખાય છે કે આ કેતન છે પણ પાવર કેતન છે શું છે પાવર કેતન એટલે પાવર ખરાબ છે પ્રતિષ્ઠા કરે છે કે હું રસીલાવ છું રસીલાવ છું મૂર્તિ માંથી અમૂત ની પ્રતિષ્ઠા હું સુધાર્થ પાસે પ્રતિષ્ઠા કોની કરશે અમૂત ની એટલે મૂર્તિ નહી આવે હું અમૂત અને આ મૂર્તિ ની કરે આવતો મૂર્તિ મૂર્તિ ની ભક્તિ કરવામાં આવેલું એ વ્યવહાર લોકોને સમજાવીને ઊંધું બારે પ્રતિષ્ઠી આત્મા એટલે પાવન કેતન કેવું પડે શું સાચું ચેતન છે ના આ છે કે જેમ બેટરીમાં તેલ નાખીએ છીએ આ તેલ ને મહિના પછી આપણે દબાવી ચાલુ નહી થતું કારણ પૂછે પોતે ચેતન નથી એમાં પાવર ભરેલો ચેતન છે પાવર ભરા પછી એ પાછું બીજો પાવર ભરી લાવવો પડે એવું આ મનોરચનકાય પાવર ભરેલો છે આપવાનો એની હાજરી થી પાવર ભરાય છે અને તે આગળ ચાલ્યા કરશે પછી બીજો નિરુદ્ધ ચાલ્યા છે દાદા પ્રતિભાઈ એમ કેવું છે કે આ જયારે શુદ્ધાત્મા હોય છે તે વખતે ઉત્પન્ન થાય છે ત્યાં આ સદપોતાની અવસ્થા પર્યાંતર થયા કરે છે અને શુદ્ધાત્મા જ્ઞાયક પોતે એ અવસ્થાઓ બધી નિહાળે છે પ્રકૃતિ નિહાળે એ શુદ્ધાત્મા પોતાનીકૃતિ ને નિહાળે મન શું કર્યું છે બુદ્ધિ શું કર્યું છે એ બધું શું કરી રહી છે એને નિહાળે કરે પોતે જ્ઞાન સ્વભાવ મળે અને આ જ્ઞેય સ્વભાવ મળે પ્રતિષ્ઠિત પ્રકૃતિ હોય એના ગુણ કાપી હોય પ્રકૃતિ ના ગુણ આવે એમ આપણે તો મૂળ ચેતન ને ઓળખી બીજું કશું કરવાનું દાદા આજે પાવર ભરાયા આગળ ભરાય ને આવ્યા કે હમણાં ભરાય ને આવ્યા ભરીને આવ્યા પાછા ભરાઈ ને આવ્યા એટલે ચાર્જ અને આ અહીં ડિસ્ચાર્જ થાય વ્યક્તિઓ જેમ ડિસ્ચાર્જ થયા કરે એટલે આજે એટલે તમારે લોગો ચકાવવો તો ના શકે પેલા માં ડિસ્ચાર્જ થાય ને કર્યો માણું હોય ને રાતે દે ડિસ્ચાર્જ થયા કરે તો ઊંઘ હોય તો ઊંઘ ને દારૂ જાય અને દારૂ હોય પણ આથી વ્યક્તિ ચાલુ એમાં જેટલો પાવર ભરાયો હોય એટલો નક્કી થયેલો હોય ને એ તો સરખા જ દેખાય હા ખોખું તો સરખું દેખાય ને અને આ તો ચેતર નીકળી ગયો હોય ખબર પડે ચા બેસી ઉડી ગયું બરોબર હાથમાં નહીં આત્મા નો જે નાતા દ્રષ્ટા ભાવ છે એ જ્ઞાતા દ્રષ્ટા એ જે ગુણ છે એ તો ક્રિયા છે એક ક્રિયા છે ના જોવું અને જાણવું એ ક્રિયા છે જ્ઞાન ક્રિયા કેવાય અને દર્શન ઉપયોગ દર્શન ક્રિયા કેવાય ની હવે જ્ઞાન ઉપયોગ જ્ઞાન જ્ઞાન ઉપયોગ શું કારણ કે આ જે ક્રિયા વાળો જે ઉદ્દ છે પોતાની ક્રિયા માં પોતે સુજા કરે છે એ બધી ક્રિયાઓ છે અને અમારા ક્રિયા એ કહીએ છીએ પણ આ ક્રિયા અજ્ઞાન ક્રિયા કહેવામાં આવે શું છે અજ્ઞાન ક્રિયા માં અને તમે જ્ઞાન ક્રિયા કરો છો તમે જે નીકળતો હતો જ્ઞાન ક્રિયા થી આપણું જ્ઞાન થયું કે જ્ઞાન ક્રિયા અને જ્ઞાન ક્રિયા થી આપણું કહેવાય કયોગો પણ પ્રશ્ન એમનો પ્રશ્ન એવો છે કે આત્મા પોતે જ્ઞાતા રહ્યો થઈ જ્ઞાન ક્રિયા જોઈ છે પોતાના સ્વભાવ નો કરતા છે નહીં કે ભાવ નો કરતા એનો વાત એ આત્મા જ્ઞાન માં જે પ્રતિબંધ પડે બધા એ છે આત્માના જ્ઞાન માં પ્રતિ આત્મા જોતો નથી જાણવા બી જ્ઞાન માં બધું જણાય છે જે આત્મા છે કશું કરતો નથી માત્ર એનો સ્વભાવ છે જ્ઞાન એના સ્વભાવ પ્રમાણે એમાં ઝડકે છે ઝડકે છે બહાર જોવાનું નથી હરીસા ની વાહ બેઠાતું હોય શું કહ્યું જે હરીશા જે ચેતન હોય તો પોતાની અંદર દેખાતું અને કેવા પછી બાર આ ચેતન ની અંદર એ કહેલું કે અનંત બ્રહ્માંડો અમે જ્ઞાન માં જોયા તો આવી રીતે આનો અર્થ એ રીતે આપણે જોયા ને અનંત બ્રહ્માંડો હજુ આપના જો એના સભાવ આવી દેખાય જેટલો જેટલો પાંચ ડિગ્રી કેવું જ્ઞાન પણ થાય કેવળ જ્ઞાન પણ અંશિક હોય ખરું આંશિક કહીને એમ બતાવવા આવે છે કે કેવળ જ્ઞાન માં આ બાર જાય છે આ માર્ગ એટલે ખરેખર કેવન જ્ઞાન હતો નથી અંકિત કોઈ ચીજ ની જરૂર નહી માત્ર અને કે અમે જોયેલો છે એટલે અમે તમને શબ્દો નથી કે બધા તને કહી શકીએ એટલે બીજા બીજા શબ્દો તમને અંગુળી નિર્દેશ કર્યા કરીએ છીએ ના હોય કારણ કે શું કહે અનુભવ માત્ર એટલે એના માટે વાવિ હતી અનુભવ અનુભવ થાય જોયેલું છે તો વર્ણન કરી શકે એટલે કોઈ અવલંબન ની જરૂર નહીં સામા વિજ્ઞાન નથી સામા વિજ્ઞાન એટલે શું આ પાછી લખાય કોમાં હજુ ભાઈ ના બધું તમારે લખો ક્યારેક તો ફુલકપ આવે ને ક્યારેક આવે ત્યારે કારણ કે એમાં ઘર માં વધારે આવે છંદ મળે તો પાંચ હજાર પછી સડી જાય જો એવા સારા સંકુલ વધારે અને પાછા કોઈ મર્યા લઈ ગામચંદ પણ આ બીમાર શું મૂડી છે આપડે દેખાય આ તો થાય એટલે ગણી નઈ કઈ કિંમત છે આનંદ અવતાર થયા પણ આ તો થાય ચડ્યા હાથે તો એનો કઈ પુરાવો તો હોવો જોઈએ પુરાવા વગર કોઈ વસ્તુ હોય ને એના લક્ષણ હોવા જોઈએ એના લક્ષણ માં છે તે લોકો કે આ ક્ષમા નહી લોકો કરે છે ક્ષમા કરવી ના પડે સહજ ક્ષમા હોય ગુણ નથી આત્મા પ્રાપ્ત થયું છે એ ભૌગોલિક લક્ષણ છે કેવું છે પછી મૃદુતા રુદુતા સૌ એ બધા ભૌગોલિક લક્ષણ છે પ્રાપ્ત થયેલ કેમ કહ્યું આત્મા ની વાત કરીએ પછી ભૌગોલિક પ્રાપ્ત થયો છે એના આધારે ભૂતગલમાં આવું હોવું જોઈએ આવું પરિવર્તન આવે ભૂતગલ નહી તો પુરાવો એનો પુરા આ કોઈ કઠોર ધયર થયેલા જો હોય મને શું નામ હતું કોઈ કહ્યું છે દાદા ભગવાન ની વાત જુદી છે બગડવા પડ્યું મગડતા ભગવાન દાદા ભગવાન નો ઊંધો નથી પણ અમને કે દાદા ભગવાન તમને બેઠા હા તો તે દેવ ચાલુ થયું પછી રેકોર્ડ ગુણ જ ના થાય મારે ઠંડા જેવું છે ના ઉઠાય કારણ કે ઉઠવા દે તો એટલે જધી બોલ્યા તમારી વચ્ચે નઈ બોલવાનું હું દાદા ભગવાન જોડે વાત કરું છું હું પણ છું આમ કે તમને કોઈ ના પાડી દેવ એક જગ્યા બાપુથી ગયા હવે બંધ કરો આપડે કહ્યું આપડે કોઈ નીકતા બંધ કરો ને આ કઠોરતા ઉત્પન્ન થઈ છે એટલે આપડે સમજીએ કઠોરતા સમજ હોય ભેગા થાય ને સર મારે વાત કરવી પડે પેલા શું અમે પ્રાપ્ત કર્યો છે આપના ન ને આ તમે વાત તે બરોબર નું નથી તમારા જો કઠોરતા ગયું હોય તો હું કબું કરું છું કઠોરતાના બદલે નમ્રતા ઉત્પન્ન થયું હોય બદલે ત્યારે એ લોકો ખબર કરે છે કે હા એ તો લક્ષણ જોયે છે ત્યારે માપી દેજો કઠોરતા ઉત્પન્ન થઈ જાય કે શું થઈ જાય માપે તો ખબર પડે સત્યા એટલે આમ કરતા કદાચ વાત કર્યા વગર તો જુદું થઈ જાય અને જે જળ માં પરિણામ એ કચ્છ આવે એને કઈ વ્યવસ્થિત છે આ બાજુ તો પોતાના પછી પર્યાય નથી પરિણામ પહેલા પછી ક્રમબદ્ધ પછી કેવાય નાયક જો ખબર છે બહુ જો ખબર છે પછી આવી ગયા ગયો પણ એ લોકો એવું કે છે તો એનો મતલબ અને આપણું આ વ્યવસ્થિત છે એ પણ આ દશા આયા સિવાય બોલાય નહીં એ વાત સાચી બોલાય કારણ કે જ્યાં સુધી પોતે કરતા છે એવું ભાર છે ત્યાં સુધી વ્યવસ્થિત કરતા રાતે રાતે રાતે પણ દખલ કરી નાખે ઘૂંકતો ઘૂંકતો હા જાત દખલ કરી નાખે અહંકાર થયો ને એ દખલ કરી નાખે શું એટલે અહંકાર જાય અને હું થશે હું સુધારતો કઈ ભાન થાય તો દખલ ના થાય વ્યવસ્થિત વ્યવસ્થિત બોલાય જ નહીં ને જેમ બનવાનું છે કે બનવાનું છે એ તો બોલવું બહુ જોખમ કેવાય ઘણું જોખમ એવું બોલાય જ ત્યારે આપણે બંધ રાખે ગાડીઓ ચલાવો ત્યારે બંધ રાખે ગાડીઓ ચલાવો એ પોતે ગાડીઓ નાખે કઈ જાતના માણસો બનવાનું છે બનવાનું એ બનશે આવું બોલતું છે કે જેનો અર્થ શું છે એ ઉઘાડી વાકે ગાડીઓ ચલાવો અને સાવધાની પૂર્વક ચલાવો શું અને પછી અથડાય તો ગેવ પછી કોને આપણું છે દાદા પેલો હમણાં પ્રશ્ન તમે મને કર્યો જાગતો દખલ કરે છે કે ઊંઘો દખલ કરે છે હું બરાબર સમજુ નહીં જાગતો હોય એ દખલ કરે હું તો એ દખલ ન કરે એમ આપણે કહ્યું ને દખલ તો જાગતો હોય ત્યાં જ થાય ત્યાં ન થાય એ જરાય સમજવા માંગતા હતા એ એ તો જાગતો રીતે દાખલ કેટલા દાખલો આપ્યો એટલે દે નહિ અહંકાર ઉીવતા મર્યો શું થયું પ્રવાજ જીવતા મરાય ને ફરી બધું ના પડે પણ દખલ ક્યાં કરે દિવસ કર્યો એમને એ અર્થ કર્યો કે જાગૃતિ ખરી જાગૃતિ તો હમ હું આત્મા છીએ થાય અને પછી બુદ્ધિ ઓછી ના હોય ચાલે શું બુદ્ધિશાળી જાગૃત પણ ચાલો શું કેવું ચા દાદા માલિક હોય તો એની વાત કરે છે એ વિદ્વાનો પેલા એમ વાત તો કેમ નઈ મુકતા હોય કે કરતા મટે કરતા મટી જાય પછી આ ક્રમબદ્ધ પર્યાય શરૂ થાય ક્રમબ પર્યાય ની વાત કરે છે એમ લખ્યું કે આ ક્રમબદ્ધ પર્યાય છે શું કહ્યું છે આ લખાય છે એ લોકો આમપથ પર્યા ની જયારે વાત કરે को समझी बोलिया सभा तो कमर बस आई आ જે નાખેલું છે વિદ્વાન છે હુકમચંદારીલિત સારું એવું માનતા હતા એમના ફોલોર હતા સાંજી સ્વામી ના લોકો નાયક સભા આવી ગયા છે માની લે છે એ ભૂલ છે લોકો નાયક સભા આવી ગયો છે અને માની લે છે એમને ભૂલ છે આ વાણી બોલીએ છે અને આ બુદ્ધિ છે એ બુદ્ધિ નાયક પણ નથી આ પુસ્તક બલતાની સાથે જ એમને પાછલા ભાવ ઉડી ગયા ઓ હો તો જઈ આટલા માં પોતાની પામે તો આ ઉકેલા છે હવે તે એની દશા ઉત્પન્ન થઈ હતી અને એમને દેખેલું છે એને ઉપદેશ આપવાથી શું પરિણામ આવ્યું એ ભગવાન પરિણામ આવ્યું એ ભગવાન જાણે શું છે પોતે એનું પરિણામ થાય એ ગમે તેમ હોય કારણ જવાબદારી વાળું છે કે જો નાયક સભા વચ્ચે આપડા એને હતું સભામાં હતા અને જ્ઞાની જેવા હતા બીજાને શ્રમિક ના જે જ્ઞાનીઓ હોય એ બીજાને જ્ઞાન ના આપી શકે શ્રમિક માં જે નાનીઓ હોય સાચા જ્ઞાન જ્ઞાન બતાવી શકે એ આપીને આપી ના શકે નહીં એનો પુરાવો એક ઉપદેશ આપતા હમણાં हमने कहूत्मा प्राप्त थानागल गुणों मृदुता है चारित्रमतन में बीजेपी के पूरेपूरा हो ज्ञान लीधे मै स्वप्त होने घनी वक्त एम वर्ताव एव हो આપણને એમ લાગે કે આટલી મજુતા રજૂતા ની વાત ક્યાં ઉડી જાય છે ને મૃદુતા રજૂતા હોય એ કેવી રીતે સમજાવો જરા કઠોર હોય પણ મનુદાર રજૂઆત હોય એવું વિજ્ઞાન છે તો કોઈના કોઈ કઠોરતા દેખાતી હતી ના દાદા ક્યાંય નથી આવું બને છે એમના પગ ઉપર તમારો પડે પરિણામ ના બગડે રુધિતા રુધિતા એને કેવાય પરિણામ ના બને કઠોરતા થાય કઠોરતા છે શું છે પોતે જે રીતે વતન કર્યો છે અને જાણનાર પોતે છે નહીં ને અને એટલું બધું તો હોય ને માણસ એ ફક્ત જ્ઞાની એકલા નથી કે વાણી વર્તન અને વિનય મનો જ્ઞાની એકલા ના થાય એનું વાણી મનો એટલે મનને હરણ કરેલું હોય એનું વર્તન પણ મનને હરણ કરવું હોય એમનો વિનય ધર્મ મનને હરણ કરવું હોય પેલો આ વિનય કરે તો એ પોતે વિનય કરે શું કરે એટલે મનને હરણ કરે જ્ઞાની નું હોય પણ તેથી જ્ઞાનીના ફોલોઅર્સ ને દાદા કઠોરતા દેખાય છે કઠોરતા હોય નહીં એમ આપો છો એ કઠોરતા સાચી છે શા માટે છે તમારું પ્રશ્ન તમે આપણે એ કઠોરતા સાચી છે આપણે આત્મા આત્મા નું પ્રતિબિંબ જેવું હોય કેવું હોય શુદ્ધાત્મા નું પ્રતિબિંબ જેવું પડે એવું ભૂતગલ હોય ત્યારે એ દેવ રૂપિયા ભગવાન કહેવાય અને ત્યાં સુધી ત્યાં સુધી આપણે એટલે કોઈ એમના વાર હું બેકર છું એ માનશું નહી દાદા સમજવા માટે એટલે ત્યારની જે કઠોરતા છે એ સ્ટેજ જે બાહ્ય કઠોરતા આપતો હતો ભાઈ એ કઠોરતા એ કઠોરતા ઇફેક્ટ છે કે સમજી દઉં હું તો એમ કઉોરતા વધારે કરો છો હોય તો હાજરી માં કરાવતો બઉ સારું એટલે હું એક બાજુ ને લડજો લડવાથી જો ઉકેલ આવતો હોય તો આપડા મારે ભરેલો એટલો મારા નીકળશે બીજો કેટલો નિકટ આપણે બંધ રાખ્યું આવીને મળ્યા ની પછી ઝઘડા થાય છે ના જ ગમે કોઈ નઈ મને નક્કી ગમતો હોય એટલે ગુજરાત જયારે નીકળી ગયો ત્યારે બે હજાર આપ ભલે ભલે રે નકરી બને રહી પણ મૂછા નો ત્યાગ કરવાનો છે શું કરવાનું પણ અપમાન કરે નીકળી અપમાન કરે તો ખાસ ખાસ ખરાબ લાગે નઈ મને કઈ ઉપાધિ થતી દીપિકા તમારે શું સગા થાય દીપિકા પાડોશી ભરેલો માલ છે એનો નિકાલ ઝડપી કરવો છે ઝડપી કરવો છગામાં કાઢી નાખું બધું એ ઝડપી કાઢવું હોય તો કેવી રીતે કાઢી શકાય આવે ભરેલો માલ કાઢવો હોય ઝડપથી કાઢવો હોય તો કેમ કાઢાય તો જલ્દી આવી ઉકેલ થાય છે તો દાદા ની પાસે છીએ તો ઝડપી નિકાલ ના થઈ શકે કે દાદા ની પાસે છીએ મારી પાસે જેટલો ઘર રહે થાય પાછું બીજા બીજા લોકો ધ્યાન આપવા જાવ પાંચ આંકડામાં બરોબર રે તો જલ્દી થાય પાંચ આંકડામાં જ રે બરોબર જલ્દી થાય ને આપણું વેજના જ બધું બોલે છે આદર્શ આ બે છે શું છે અને આજનો આપડો ના ગમે પોતા પૂરો ધંધા હોય થાય ના થાય પણ તમને અત્યારે ના ગમતી આમાં શું ઉત્સુક છે એટલે આત્મવ્યવહાર તમારો ઉત્તમ રાખ્યો છે અને વ્યવહાર ના ફાઉન્ડેશન ઉપર આપણા મા અને સંપૂર્ણ આદર્શ મહારાજ બોલ્યા પડે એવું કાગળ કે જે મહારાજ ભગવાન રૂપે હોય એવા મહારાજ આ જ્ઞાન લેવાની છે આપવા માટે કીધી થઈ ગયા એવું નથી એમના મનમાં બુદ્ધિ થયું છે જ્ઞાન માટે આવ્યા છે હું રહી આ ડો બુદ્ધિ એ કહ્યું પછી શ્રમતા પછી જતેલો આપેલો બીજો બીજી રીતે લાગ્યો જમવા પર બેઠો હોય અને તે વખતે બોલાવા આવે મિનિટ પણ આવ્યા બે કલાક માં ઉતરું ચકલું ઉપર ચકલું કે પૂરો પ્રયોગે પણ એ બધા મારી સીટ નથી આ મારા હોય તો આ સીતા બતાવે મારા મારા હિસાબ નથી એટલું જમલે ને નથી પડ્યો પણ અમાર થી વાત એ કરી જે જે પોતે પણ ખબર કાઢવા જાય પગલા ફરવા જાય મેહારમાં મમતા નવા પછી ગમે તેવો હોય એની આકારક જરૂર નથી વ્યવહાર માં મમતા હોય સવારે કચાયા હોય વ્યવહાર મમતા હોય તો કચાર હોય અને તે દુર્વ્યવહાર કરાયું આપડા બના ક્યાં કેવા સવાલ સગાડ નથી ને આમ તે બધું ચીડે ગયા અમારા શું જે છે એવું બોલો ગયા છે એનો વાંધો નથી તમને કેમ લાગે સ્વરૂપ મારું નથી જ્ઞાન ए एक जा तो अभिनय समस्या हे अभिनय करे एम समस्या हे जम आपे कहते हैं चीधाय वक्त मानता से है है, अभिनय शब्द आप